માણસ તો એટલું ઘણ હોય તો માનવતા મરી માનવતા માનવતા કોનું નામ જે માનવતા ની લાઈન જુદી જુદી ઈચ્છા આવે બધા ના હિસાબે મને જેમાં દુઃખ લાગે એ ભાગ માં હું કોઈને દુઃખ ના આપું એ માનવતા ની દરેક ની જુદી હોય પાછી એવું નથી માનવ લાગે સરખું ના હોય માનવ કાલે સરખું ના હોય એના ગ્રેડેશન જોવા कोई एक, कोई एक, ने एक, एक, एक साव कर्म नहीं बीजे कर्म ले कर्म न फल आप बता भेगा जीरो लगे तो संपूर्ण मुक्त आत्मा मिलन ए कक्षा अवस्था होती है जीरो तो ज्यादी शरीर ज्यादी कर्म त्यारण ने कहू बात एम कहमो जीरो न ले कर्म બાંધવા બંધ ના કરે ત્યાં સુધી આવરણ ત્યાં સુધી તો આવરણો ચાલુ જ રહે ને બંધ થાય જાય ગર્ભ અને ચીજ ના થાય મેં કહ્યું કર્મ ને જીરો નહી બધી જ ચીજ જોઈતી હોય તો આવરણ મુક્ત પ્રશે જવું બધી પરમાત્મા ને પરમાત્મા પ્રગટ થયું છે ત્યાં જવું શું પરમાત્મા એટલે જે આવરણ મુક્ત આત્મા પાસે જાઓ તો તમારું આવરણ આવરણ મુક્ત શરીર ધારે તો હોય શકે એ જ વાત છે પરમાત્મા પરંતુ પરમાત્મા એટલે જો આવરણ આવરણ મુક્ત તો કેમ પરમાત્મા છે એ હોય જ ના શકે જેને દેહ પણ નથી એ જ પરમાત્મા હોય શકે દેહ વગર પરમાત્મા હોય શકે હેલ્પ એને કરી નથી બે કોઈ જાતની હેલ્પ કરી નથી પણ હેલ્પ કોને કરે છે હેલ્પ કોને કરે હેલ્પ કોને કરે પરમાત્મા દુનિયામાં કોઈ હેલ્પ કરી શકે નહી પરમાત્મા એ હેલ્પ કરી શકે બાકી બીજો કોઈ હેલ્પ કરી શકે નહીં એટલે એનો અર્થ એમ થયો મીડિયમ ફરમ આત્મા કઈ મીડિયમ જોયું જેમ આપણે બી एक वक्त आत्मा ज्ञान मे तो आने मीडियम मानिए शरीर द्वारा हाँ हूँ बोली सकूम आ शरीर ना विचार शब्द थी वर्णी सकू छु वर्णवा जरूर सभानुक्त आत्मापूर्ण आवरण मुक्त आत्मा हूँ कई पमी सकू हम सवाल ये संपूर्ण आवरण मुक्त आत्मा શરીર ધારી શકે તો શરીરધારી આત્માનું ભલું કરી શકે આપણે ખ્યાલ આપો બી આપો ના એ તો એમ જ કે છે દાદા કે સંપૂર્ણ આવરણ મુક્ત આત્મા જો શરીર ધારે કરી શકે નું બાકી માના પેટમાં કોઈ આવે નહી તો આગળ બેઠા પછી જેને ફરજીયાત આવવું પડ્યું છે અવતાર છેલ્લો અવતાર હોય ત્યારે ભગવાન નહી પ્રગટ થઈ જાય અને પોતે જતે જુદા પુરુષ હોય ભગવાન હું તો ચાર ડિગ્રી ઓછી સાત ડિગ્રી મારી ત્રણસો છપ્પન ડિગ્રી છે એટલે અહીં ભગવાન પ્રગટ થયા છે તમારે જે માગો મળે ને જી માધ નિયમ કોઈ ચીજ એવી ના મળે ઉટ એની અપવાદ પર હું તો ફક્ત આ બધી વાતો કરું બધી કરું સમજ ને કારણ કે થોડીક થોડીક મારી ચાર ડિગ્રી ખૂટે છે ઉઠતો હું જ દાદા ભગવાન સિંહ જયકાર બોલ સાંભળી માણસને મુક્ત કરી છે વિધિન વન અવર સંપૂર્ણ મુક્ત કર્મ મુક્તિ કર્મ કર્મી ના કરે એવા વીસ હજાર છે અમારી વીસ પચીસ હજાર ભગવાન તો કશું કરી ના શકે મળે સનાતન સુખ મળવાનું ના હોય એટલે પ્રગટ થયું આવું મુક્ત કરી લેવા જવાનું નથી લેવા જવાનું હોય મહેનત કરી દેટ એ પરમાનંદ નું ધામ પ્રગટ એટલે આત્મા નો સ્વભાવ જેને કઈ પણ મહેનત છે એને પરમાત્મા કેમ કેવાય કારણ કે સ્વાભાવિક સુખ છે સ્વાભાવિક એ સુખ અમને પચીસ વર્ષથી ગયું નથી મને ચેકન કર્યું નથી સ્વાભાવિક સનાતન ચુ તો એમનામાં કેવું હોય છે મને આટલું બધું ફળ ભરે છે તો એમનામાં કેવું હોય છે તમાર સુખ ગયું નહીં તમાર જાય છે તમાર તમારું બેન જાય છે એક સેકન્ડ પણ જાય છે દેશના છતાં નિવેડો કરતા જવું પડે દુકાન કરેલી હોય જ્યાંથી આપડે દુકાન કાઢી નાખીએ ત્યાં નક્કી કરીએ આપડે દુકાન થી મુક્ત છીએ શું કહ્યું પછી આપડા મારું છે બિલકુલ એક ચિંતા થાય મારી પાસે બે લાખ દાવા મારજો પછી આથી રાશી મારજો એમ ચિંતા થાય કર્મ જ બંધ નહિ ત્યાં આગળ કર્મ જ ને એક અવતાર નો કર્મ બંધાયું તે મુક્ત થઈ ગયો જનકવિધ એ કરતા ઊંચી દશા હોય ત્યારે આ વિજ્ઞાન કહેવાય શું કરું જનકવિધ એ થઈ ગયા એના કરતા ઘણી ઊંચી દશા હોય તો આ વિજ્ઞાન કહેવાય વિજ્ઞાન છે અક્રવ વિજ્ઞાન છે જનક વિધે હિ ક્રમિક વિજ્ઞાન જીવો ફરી મનુષ્ય લાયકાત નથી ધરાવતા એ જ ડિગ્રી સુધી પહોંચેલા જીવો એમને મુક્તિ પ્રાપ્ત થઈ તો આક્રમ વિજ્ઞાન ના ધન તમામ પ્રકારની નબાઈ કમી નાબાઈ માં પણ તે પણ આ છે એ અત્ર વિજ્ઞાન પ્રતાપ છે ને હા આ વિજ્ઞાન ને બુદ્ધિ બુદ્ધિને ગાંટું નથી આ વિજ્ઞાન શું કારણ કે અમારામાં બિલકુલ સેન્ટ પણ બુદ્ધિ નથી એક સમર્પિત બુદ્ધિ નથી એટલે સમર્પિત ના સમર્પિત બુદ્ધિ નથી એટલે જ્ઞાન બુદ્ધિ લિમિટેડ ની વસ્તુ બુદ્ધિ ઇમોશનલ કરાવડા જ્ઞાન માં સ્થિર આત્મા નો સ્વભાવ એટલે કે જ્ઞાન માં સ્થિર આત્મા સ્વભાવ છે આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે પોતે જ્ઞાન સ્વરૂપ છે બીજી કોઈ કલ્ચર વસ્તુ નથી અને જ્ઞાન થતું નથી આવરણ આવે હા આવરણ આવે તો વિશેષ જ્ઞાન થાય પણ જ્ઞાન જ્ઞાન જ હોય તે પણ વિશેષ જ્ઞાન કર્યું કાલ કે દશામાં અઢાર દશા માં જ્ઞાન ને અજ્ઞાન કર્યું આપડે કારણ કે આપડે જોઈએ એવું ચૂંટણીમાં લે ને આ જ્ઞાન તો કરું છે ને અજ્ઞાન તો કેવાય પણ અજ્ઞાન સાથે અમારે બુદ્ધિ બિલકુલ સેન્ટ ના ભાઈ એટલે ફોરેન ના સાયન્ટિસ્ટ માનતા નથી તમે માન્યો કેમ તમારી કમનો ખીર દે હા બુમોશન કરે ઇમોશનલ થાય મોશન માં જાય છે આનંદ સા જીવો મરી જાય નાના નાના જીવો બને આત્મા બોલે છે તો હા આ પછી હું મારા ગયા પછી બોલશે તો આ બે હાજર બે હાજર કિંમત જ થઈ જાય મારા જેવ ના બોલે પછી હું કેમ લાગે છે બોલી શકે શું કહેન બોલે મિકેનિકલ વસ્તુ એટલે આ ઓરિજિનલ ટીપ લે છે આ ઓરિજિનલ ટીપ લગર વાત કરે તમારી સાથે તે વક્તા છે તમે જોતા છો હું જ્ઞાતા દસતા હું આ નાતા દસ્તા છું ત્યાં ત્યારે બોલી રહ્યું છે સમજ ને આ બોલે છે તો તે પ્રકરણ ઓરિજિનલ કે મારી વાણી કે વાણી એ ચૈતન્ય નો ગુણ જ નથી જડ ગુણ શું છે આપડા મોટર હોય છે ને એનું ફવાનું હોય તો આમ દબાઈ શું થાય નહીં અવકાશમાં બધા પરમાણુ ભરે રહ્યા હતા ગયો એવું આ પરમાણુ ઘરે થાય અને નહી તો મા લોકો કે શું બોલ્યો બોલ્યો તો હું કઉ નલ ને કઉ કે તમે કોર્ટમાં બોલો છો કે તમે બોલો છો કે ત્યાં હું બોલું હું બોલું છું બોલ ના વાળા મોટા જવાબદારી વાળા વાક્ય ના બોલો પડે કોર્ટમાં કોર્ટમાં જવાબદારી વાળું વાક્ય બોલો બે જવાબદારી ના ચાલ તો એક જવાબદારી વાક્ય બોલવા માટે ત્રણ કલાક વિચાર કરવા પછી બોલાય ત્રણ કલાક પેલા વિચાર કર્યા પછી ત્યાર પછી જવાબદારી વાક્ય બોલાય તો દસ વાગ્ય બોલો ત્રીસ કલાક તો કોર્ટમાં ઉભું પડે પણ આ તો તૈયાર થઈ ગયેલો શું વિચારો થઈ થઈ થઈને પછી ફેંકા પૂરાવો છો પાછો મારે નતું બોલવું તે બોલે જોયું એવું બોલે ખરા લોકો મારે બોલવું નતું તે બોલે જોયું બોલનાર તું હું આ કોલ એ બોલી ના બોલું મારે નતું બોલું તો બોલી જ એક બોલી જયું આ બોલે કોણ જરા તપાસ કહે ના તપાસ કરી દે એને એ પાછું મારે નતું બોલવું બોલી જ માફ કરજો હા માફ બોલનાર કોલ કરે તો તને વિચારે વિચારવું જોઈ ગયું એટલે વિચારવાનું ના તમારે નિરંતર રહે દુનિયા કોને બનાવી લાગે મૂળ થઈ છે બિગેનિંગ થાય એ અનાદી કેવાય મૂળ કરીએ બિગીનિંગ મારા હોય મારા એમ પહેલું પણ દિવસ ઇટ સ્ટેલ્સ પઝલ થય પઝલ ઇટ સ્ટેલ્સ ગોડ હેઝ નોટ પઝલ નથી લેડેન્સ છે ભગવાને ચેલા એમ કહો તો ભગવાન લોકો કરશે સાયન્ટિફીક પાણી થઇ જાય એ સંજોગો ભેગા થાય તમે આવી શકે સાયન્ટિફિક એટલે ગુજરાત સંજોગો શું કરું પાથ ના આવતા હિસાબ વધારે એ બધા સંજોગો આ તમ બેઠા છે પોતે પોતે સંજોગો ના પોતે કરતા કેવી રીતે હોય શકે મનુષ્ય જે માત્ર સંજોગો ના આધીન જ છે ત્યાં પોતે કરતા કેવી રીતે થઈ શકે સંજોગો ના અધીન છે અને પાછું જીવતો છે હું છૂટો થઈ ને ત્યારે પોલીસ માં એવું મારીશ કર્મ ની કર્મથી સપડાયેલા છે કર્મ સંજોગમાં પણ અંદર ભાવ કરી શકે તમે કર્મ બંધ કર્મ કરતા નથી કે શું બધું ખાવ છો પીવો છો લોકો જે વળ્યો છો પણ બંધાતા નથી હવે કર્મ કર્મ શું કર્યું કર્મ અકર્મ આ કર્મ કરે છે જતા કર્મ કરવું નહીં એટલે ગોટલો થકી નાખેલો હોય કેવું તમે ગોટલો નાખો કાચો એટલો થયા કરે અમને ડિસ્ચાર્જ એક ચાર્જ ના થાય નવું ગોટલું સેકિડ નાખેલો એટલે જન્મ પુનજન્મ સારું છે નવી ઇફેક્ટ ઊભી નહી થાય બંધ થઈ ગયા ધર્મ પાવાનું જે કારણો છે તે બંધ થઈ ગયા ઇફેક્ટ વિદ્યાર્થીઓ જેને આપણા લોકો સંજોગ ના જે બંધન છે એમાંથી મુક્તતા જે મુક્ત થઈ શકે મુક્ત થઈ શકે મુક્ત થઈ શકે બરાબર तो मुक्त है बात मुक्त मुक्त मुक्त ना मुक्तता स्वभाव स्थिर सुख न स्वभाव स्थिर शांति गई है, नान ना है। ए थीर्था नी थीर्था, ना नहीं। इन्हें इन आपे कीधु संजोग પોતાના હોમ ડિપાર્ટમેન્ટમાં આવ્યો કહેવાય તો ભાઈ બીજી રીતે પૂછે છે કે આત્મામાં સ્થિર થાય આત્માનું સુખ ભોગવે ત્યારે એ સંજોગોમાં ન બદલાય આપને બધાને પ્રશ્ન ઈચ્છે કે આપણને આવરણ મુક્ત આત્મા લે એનું કનેક્શન આપણને આત્માના સ્થિર સ્વભાવમાં થાય પણ છતાં બી આપણે સંજોગમાં અટવાય જાય હવે એક આત્મામાં જેટલા આપણે સ્થિર થયા એટલા આપણે સંજોગોમાં અટવાનો સંભવ ઓછો થયો પણ ઈ આત્મામાં જે સ્થિર થવાની એનો આધાર કન્ટિન્યુટી નો આધાર આત્મા ને સ્થિર કરવાની જરૂર થયો એનું શું તો કે સંજોગો નું શું સંજોગો ની અસર નું શું સંજોગો આપડે શું લેવા એટલે સેના જેવું છે કે દાખલો આપવો ઉત્તર પ્રદેશમાં માખડા પકડવા માટે લોકો કિમિયો કરે છે માખડા પકડવા હોય એના માટે કિમિયા તો લાવણ પકડી ગયો આપણે ભગવાન ની સ્ત્રી ગયો અમને કિમ્યા આવડે એ શું કિમીઓ કરે કે આ ઝાડુ ઉપર બધા માખડા બેઠા છે તો નીચે કાળો ખોદી અને ઘડો દાટેડ મોડા મોકળાનો હાથ પહે એવું હોય મોકરાનો હાથ પહે એવું મોડું ફોકડું હોય એવો ઘડો માઠી દબાય છે અને જમીન બરોબર એનું મોડું દવા દે એલું બધું માઠી ને માટી નાખી અને ચણા લઈને ચણા પેલા વેરે વેરે એટલે પેલું ઉપરથી નીચે ખાય બધે જોવા રસ્તા પર વેર્યું પછી એ બધા દેખતા હમવા નાખે હવે બુધી સાઈ કોઈ બુ કોમ ના આપડે કહી પેલો આમ નાખી અને પછી ખસી જાય પેલો છે પછી કોઈ માંસ દેવા નથી એટલે માકડું ખર્ચ ને આ અને હાથ ગાલેચી દે પછી પછી નીકળે નઈ એટલે મને એમ લાગે કોઈ મને પકડ્યું આ એને ખાસ થાય કે કોઈ મને પકડ્યું આ કાલે ન્યા ગાળ્યું છે નીકળતું કેમ નથી લોકો સ્થિર કરવા માટે વાસનો આમ કરે છે એમ કરે છે આમ પ્રાણાયામ કરે છે યોગ મારા તો પણ ઓર્નામેન્ટ છે આ બધી હારી ગલીઓ આ બધી આ ભગવાન ગામાં ભગવાન ખાવા માટે ક્યાં ખ્યા હે હારી ગલી ચેતવાડી નંબર વન ટુ થ્રી ભગવાન તો ભગવાન પ્રાપ્તિ એટલે સરળ છે સહજ છે સુગમ છે બધું ભગવાન પ્રાપ્તિ દુર્લભથી પ્રાપ્તિ કેમ તાકે એ પુરુષ મળવા મુશ્કેલ છે એ દુર્લભ દુર્લભ દુર્લભ સચિવ પણ દુર્લભ હતા કે કળિયુગમાં સુલભ થઈ પડે એટલે મહાન પ્રાપ્ત થઈ જાય સચિવ માં જે છે દુર્લભ એ કળિયુગમાં સુલભ થઈ પડે જતા કસ્ટ કરીને જવાનું હોય તો મેસાર મળે અને વિધાટે પછી અઢાર કલાક ઉઠાવે બે જ વાડી નું બંધાય ના જેમ આ લોકો આવે બે કાઠવા સુધો હા કાઠવા અરે ભગવાન ને જાણવા માટે કોઈ કાયદા ને થયું નથી લોકો મહેનત થાય જ કેવી રીતે તમને અહીં પોલીસ વાર કરવા આવ્યો અમને એટલે તમને બધા સુખ થાય દાદા નું બઉ દુઃખ થશે એમને દુઃખ હોય નઈ અમને અરે નહી દુઃખ તમે તો ઉપકારી માન્ય આપે એકલા હતા બાર પોલીસ હોય પરિસ્થિતિ તો બદલાય જ કરે પણ ગમે તે પરિસ્થિતિમાં પોતાનું એનું એક પ્રકારે રહ્યા કરે જેમ આટલો બધો પવન વાતો હોય દિવાની થાય જ રહ્યા કરે એવી જ્ઞાની ની સુખ હોય કેવું હોય તોફાનમાં પવનમાં વાવાઝોડા જાય બી છે તારા હિન્દુસ્તાન વિજ્ઞાન બહુ મોટા મોટી વસ્તુ છે પ્રાણી નથી ને સાંભળ્યું નથી આ શું કયું અને જે સાંભળ્યું છે એ બધું કલ્પિત સાંભળ્યું કેવું તમને જોયું છે તે કલ્પિત દાણ છે તે કલ્પિત ને સાંભળ્યું છે તે કલ્પિત નિર્વિકલ્પ થવાનું એ કલ્પિત વિકલ્પ હતો નિર્વિકલ્પ છે સંકલ્પ વિકલ્પિલ સાથે તમારે જેવું માનતા હતા કષ્ટ કર્યાવું યોગ બોગ કરવું પડે તમારે અધી વકીલ અક્ત કરકીલા લોક તો આદર ગુફામાં તો ગુફામાં તો દુનિયાની માણસ હતો ફરે લોકો નું કલ્યાણ કરે હિમાલય માં સાધવા ગયા સાધકો કોઈ પણ માણસ હિમાલય માં સાધ્ય બન્યો નથી શું જાય તો મન તો આગન લાગે ને એટલે બે ઝુપડી બનાવે પછી હા પછી શું કરે તુલસી નો છોડ વખે એક ગુલાબ નો છોડ વખતે ગુલાબ નો છોડ તુલસી નો છોકરો ને કાપી મન જોસાર જુભવ થાય શું મન ભીડ માં એકાંત અનુભવી શકે મન ક્યાં એકાંત અનુભવી શકે ભીડ માં એકાંતમાં તો એકાંત અનુભવી શકે જ નહીં મન નવું કઈ કરેડ માં આજુબાજુ દબાણ ભાથા નું ભીડ આવી ભાઈ ખરું એકાવે તો આત્માના સંસાર ઊભો કરે માલિયુ ભટકો કે બધા ભટકો બધું આનેર પડું છે શું છે કેવું છે આ વાનમાં જંગલી નહીં પડતો ભીડ માં હોય કેવું અનુભવ થાય દુઃખથી રાચી ગયા બે દુઃખથી માટે તો ચાલે ભગવાન તો શું કે સ્ત્રી ની કાળો બાળો ખાય અને તેમાં ટેસ્ટ થઈને એમ નીકળે તારે અમે જે બાવા છીએ એ મીરાતે ઈરાબા ગેદાસ નથી ને મને તો અંતર વસ્તાર એ તો અતેર વર્ષ નફો જોડે છે આજુ બાજુ પાડ્યું છે ઘરમાં લખાઈ દીધું અમારી ભાઈ આપે લખાઈ દીધું બોલ બધું એવું ના ચાલે ભગવાન ની બાબત બોલ જોઈએ ભગવાન ચિંચેરી ચિંતા આવી ગયું બધી પડશે ચાલે જે બાપ દીગાર હિસાબ હતો એવો કયો ચુકવણી થઈ ગઈ આમાં ચુકવણી ભાઈ છે બીજું કશું ભગવાન કહે ને દર એકદમ ધંધો કરવા ન્યાય ને પરિણામ ન્યાય ન્યાય અને કોઈ નથી ભેગો થયો તે ન્યાય થયા એ પણ ન્યાય તમારે ભેગા થયા એ પણ ન્યાય નથી કોઈ ભેગો થયો તે પણ ન્યાય મંજુબેન પૂછે કે આમ ભગવાન વચ્ચે ક્યાં આવ્યો નથી ખાલી પ્રકાશ આપદ પ્રકાશ બીજા કોઈ પાસે છે નહીં પ્રકાશ આપે છે તેના આધારે અહંકાર બધું કામ કર્યા કરે છે પ્રકાશ એ કેવું જેવો અહંકાર ક્યારે તમે પોતે જ છો સ્વરૂપ નો કઈ રોલ નઈ એટલે સ્વરૂપ નો કઈ રોલ નઈ ને એ સ્વરૂપ આમાં કઈ ભાગ નહીં ને ના ફાવે ત્યારે એ ભગવાન આવું લઈ લો નથી હા તો એટલે સંજોગો છે અને તું મને પ્રાપ્ત કરી શું છે એટલે મોક્ષ કહેવાય અને પ્રાપ્ત કરે મે અન્યાય સમજો કે તમારું આ જગત બગુચાવાનું થા નથી ઉદયને ન્યાય માપી યનમ પ્રાન્તિ જો ઉદયને ન્યાય માપી યનમ ના જેમ જેતે બદાળુ યનમ ના અને જેમ છે નઈ જાણુ યનમ પ્રાન્તિ હવે કોઈ ચેદ નહી કચી હવે નહી આતો વસે આ ઇતાબત કઈ સંતા વિરુણામ બંધ થશે રણ બંધ થઈ મને આપે કહ્યું ભાવ એટલે પરમાણુઓ ચાર્જ થયેલા પરમાણુ ઓ પરમાણુ પરમાણુ ચાર્જ થાય છે ને ભાવ ભાવ એટલે ચાર ભાવ એટલે એ પરમાણુ પછી એ પરમાણુ આ બાજુ આવે સ્પીડ માંથી સૂક્ષ્મ પરમાણુ આ સૂલ થઈ બહાર નીકળે એના આધારે પેલા સ્ૂલ મળે છે અને પછી વ્યવસ્થિત નો નિયમ પાછો લાગુ કરે એ તો બહુ એકલા ઈચ્છા કરી હતી પાસે અહી ના ચાલુ ઘણા કે મારે સારો સસરો કશું જોઈએ નઈ મારે વ્યવસ્થિત એ જે ભોગવે છે એની ભૂલ એટલે દોષિત થયો ને આપડે એમ કે દોષિત નથી કોઈ કોઈ દોષિત નથી પછી દોષિત થયો ને એમ કે છે દોષિત છે તે કોઈ દોષિત નથી જે દોષ છે તે મારા જ દોષ છે શું કે છે હું દોષિત નથી લોક દોષિત છે એમના ભ્રાંતિ લોકો શું કે લોક દોષિત છે મારા દોષ નથી એમના ભ્રાંતિ અને પોતે દોષિત ઘડે બધા સમજે અને બીજો કોઈ દોષ છે નહીં કારણ મહારાજ કર્મ ના ઉદય ના ફળ મને મળે છે એમાં કોઈ લેવા દેવાના મહારાજ કર્મ ઉદય